આવો આવો આવી ગયા બધા આવો આવો આજે તો મનીષ છે ડિમ્પલ છે અને આમ દૂર દૂર તળાજાની કન્યા શાળાની બેનો પણ વાર્તા સાંભળે છે ભાઈ ઓ ઓ ઓહો હોતાનું નામ છે જોગીડો વાટ જુએ સાંભળો સાત ભાઈ ની વચ્ચે એક બેન હતી આ બેનનું નામ સોનબાઈ સોનબાઈ ભાભી સાથે સોનબાઈ ખોદે ત્યાં સોનું નીકળે અને ભાભી ખોદે ત્યારે ધૂળ નીકળે ભાભી એ ધૂળ ભર્યો અને સોનબાઈએ સોના નો ભર્યો સોનભાઈ ના માં સોનું જોઈ ને ને તો ભારે અદેખાય આવીંડલો માથે ચડાવીને એ તો ચાલવા માંડી સોનભાઈ કે ભાભી એ ભાભી આ સૂંડલો ચડાવો ને એ ભાભી ભાભી કે ચડાવ ને તારી મેળા હું તો કાંઈ ચડાવતી નથી એમ કહીને ભાભી તો ચાલતી થઈ ગઈ સોનબાઈ તો એકલી રહી સૂંડલો ચડાવવા ઘણી મહેનત કરે પણ કરીને ચડે જ નહીં તો એક બાવો નીકળો ઓ એમ કરતા કરતા બાવો કે એલી એટલું બધું બળ શું કામ કરે છે લે સૂંડલો ચડાવવું હું बावा ये तो बांडल चढ़ा सोनबाइ घर भाई तो, तो आवे पर चार पांच छोकराया तो जात्राए नी સાથે સોનભાઈ ને એના છોકરા બિચારા ગામે ગામ ફરે સોનભાઈને ગામમાં લોટ માંગવા મોકલે અને પોતે ગામ બહાર બેસે અને છોકરાને સાચવે એમ ફરતા ફરતા સોનભાઈ ઘણે વર્ષે પોતાના બાપના ગામમાં આવી બાવાએ તો આ ની પેટે સોનભાઈ ને ભીખ માગવા મોકલી બોલો સોનબાઈ ઘેર ઘેર ફરે છે અને ભીખ માંગે છે દંતા શેઠ ને સાત દીકરા સાતે ઉપર સોનબાઈ બેની મોતી વીણતા જોગીડે જાલી બાય બાય ભીખ દો ને આમ જાય ને બધે ફરે છે કોઈ બટકૂક રોટલો આપે છે તો કોઈ ચપટી ગઈ અને સાત દીકરા સાથે ઉપર સોનબાઈ બેની મોતી વીણતા જોગીડે જાલી અને કે બાય શું બોલી ફરીને બોલ જોઈએ સોનબાઈ તો ફરીને બોલી બધા કે આ તો આપણી સોનબાઈ જ છે સોનબાઈ ને તો સૌએ ઓળખી અને સોનબાઈ ના તો સૌએ દુખડા લીધા ભાવાએ તો સોનબાઈ ની ઘણી વાત જોઈ પણ સોનબાઈ પાછી આવી નહી ભાવો કે ચાલ ને ત્યારે સોનબાઈ ને હું જ ગોતવા જાઉં બાવો તો બગલમાં જોડી નાખીને સોનબાઈને શોધવા નીકળો બાવો ઘેર ઘેર ભીખ માંગતો જાય ને બોલતો જાય ટસર માથા ગૂંછા છે ઘરે બાળકડા રૂવે છે એ જોગીડો વાટ જુએ છે આમ ફરતા ફરતા બાવો સોનબાઈ ને જ ઘરે આવ્યો ને બોલો ટીલડી ચોડી છે મસરક માથા ગૂથા છે ત્યાં તો આ ઘરના માણસો ભેગા થઈ ગયા ને કે આ તો બાવો સોનભાઈ ને લઈ ગયો હતો એજ બધા કે બાવાજી શું બોલ્યા ફરી બોલો જોઈએ બાલડી ચોરી છે બધા કે ઠીક છે આ બાવા તો એક વાર પાસરો કરે જ છુટકો હવે તો પછી સૌ કે બાવાજી આવો આવો આ તમારું સાસરું છે હમણા સોન અમે વળાવીએ છીએ તમારા ઘરે મોકલીએ છીએ બાવાને તો કુવા ઉપર ખાટલો ઢાળીને એના ઉપર પાથરનું પાથરીને બેસવાનું કહ્યું હો બેસો બેસો બાવાજી આ જ્યાં ખાટલા ઉપર બેસવા જાય તો બસ દઈને કુવામાં પડી ગયા અને રામ બોલો ભાઈ રામ પાદર જઈને સોનભાઈ પોતાના છોકરા ને પછી તો લઈ આવ્યો એટલે બેસાડી કાઢી મૂકી ભાભી નોતી લઈ આવી ને સોનભાઈ ને સોનભાઈ પછી તો ખાધું પીધું ને મોજ કરી હો ભાઈ તો મજા પડી ને चलो आजो आओ आती आओ काले हूँ तुम बीजी वार्ता कही शो भाई आओ जो।